सौंपता जाए हमें अब बधाने आनंद कोई दूर नहीं <laughs> ये आत्मा आ, वाके, वाके आत्मा आत्मा से दादा मैं तो देखा वगरु आने तो देखा वगरु एक पूछा चाल ने आप આપડે હા કે એટલું બધું પાંચ વ્યક્તિ આ માણસ ધંધાર વિચાર કરી રહ્યો છે અત્યારે શ્યામાં ખોવાઈ ગયો પણ કયા ગયેલો છે તે પણ કઈ આપે શ્યામ ખોવાય તે કયા સ્ત્રીમાં ના કોઈ ચીજ ના આસમ હોય એટલે આ ગયો દેખાય શું દેખાય અને તેનો આનંદ છે બીજો વિચાર બીજો વિચાર આપ બદલી જાય શું બધું જાય શું બધું જાય પૈસા ની વાત કરે ખરા એ આપે અમને આપવા માં કહો પણ નહીં તો બધા આનંદ થાય ખરો જોતા આનંદ થાય જોતા ને હાથે સ્વાભાવિક ક્યાં છે શું છે સ્વાભાવિક આપણને ધમાજી કરાવડા બધું ભૂલાવે વિશ્વ થઈ જાય તો જગત વિશ્વાસ કરવાનો રસ્તો જે રાગ છે એટલે વિતરાગ વિતરાગ ના કે ના પંડિત ને કેવું નથી વિચરાગ કેમ કેવું છે રાખ કેવું છે ને બંને ગયા છે વિતરાશ પછી ચાર પ્રેમો ની ખરાશ થાય ત્યારે જેટલી ચાર પ્રેમો ની ખરાશ એટલો વિતરાક થતો જાય પછી બીજા શું અનુભવ થયો વરી પાછમ આવું મન ભેદ હોય છે બીજા મહિના આમ નાય જાણીએ પણ નામ ક્યાં એવું છે તો ભૂલી જતો હતો ત્યાં પછી હા માતા બી ગયું પડે મારે યાદ કરવા માટે વધારે યાદ એ બીજી કોઈ વાતચીત કરી રાજકોટ રાજકોટ અને દેશ ગયો છે એટલે શું ચાર કચાર માંથી કલાક લીમો થઈ ગયા પોતા ને ના ગમતો કેવું પોતાને લોકો તમે પોતાને ના ગમે આમ ભાઈ ને થાય અતિભે થાય પણ તમને પોતાને ગમે નહી દેશ તો સંપૂર્ણ ગયો કપટ અને લોક આવશે તાર એ પુરુષ હશે ત્યારે એક વિભાજન કરીએ ને તાર દુદ્ધ સીજાય એટલે તમારા ત્યાં પણ લોકોને સંદર્ભ આપ્યો કે તમે જે આપો તેવું કરી આપો નથી ને એમને બધા વિચિત છે પાછળ પણ આ વસ્તુ જાણવા માટે કેટલી તૈયારી તૈયારી મારે રીતે કરાખ્યા પછી લાગી હાલ ચાખ્યા પછી આપડા ઉપકારી હતા આના માટે પોતાના માટે નથી આ ચાખ્યા પછી ખબર પડશે ને બેન ને કઈ અપાઈ દીધું ધ્યાન આપ્યું કેટલા વર્ષથી પુના માં એકમાં રહેશે દેવ છે ને ભાગી ગયા બે હાજર બીજે સંસારમાં રહેવું છે ને તમે કહો મને કહો ને હું ભગવાન ને કહું તમારે ઓળખાણ છે ઓખાણ ભારે હું કઉ છું કે તમારું ભગત તકડા હું તમને એટલે ચૌદ લોકો ના આખા બ્રહ્માંડ નો જે નાક છે તે જ પ્રગત પ્રગટ કરે જે હોય તમને કઈ રોગો એ જે માગો એ ફળ ભરે સિન્સીયરિટી જોઈએ આપ્યું છે ને બધું વાંચી રાખજો અને પછી બોલજો દાદા ભગવાન ના જીત લેજે કાં દાદા ભગવાન ના જીત લે બોલો છોકરા બોકરા બધા ના હું બોલશે આપડે અહંકાર ના પાન માં પણ તારે જો કાયમ નો મટી જાય તો મારો કઈ નિવેડો આવવાનો થયો તમને કેમ લાગે છે મિત્ર ખરા કેવું ભેસ્ટ કરેલો માલ આટલું કહેવામાં અને સજીવ અને મૂર્તિ વગર જે કઈ કરવામાં આવશે તે જીવ ને બંધન છે અને ઓકે જે સદન તો પામે પુસ્તક વાંચી પણ હા વડાક્ટર એમ સદન કોણ કહ્યું જ પોતે આરોપી પોતે જ વકીલ દેખાય હા તમને દોષ દેખાય છે એ તમને સીજ ખબર પડે ચીમી ગુસ્સે થાય તમને ખબર નહીં ત્રણ વીસ ચિમન લાગો તો પકડ્યો અને નિંદોષ તો કોઈને ના દેખાય મોટા આચાર્ય વસ્તુ રહે ને એ દોષ બોલ કે ના દેખાય એ મોટા મોટા બે કે ઠીક મય બે દોષ થયા કે જે અણુએ અણુ મો અહંકાર છે ત્યાં સુધી અણુએ અણુ દોષ છે જ્યાં સુધી ભ્રાંતિ ગઈ નથી ત્યાં અણુ અણુમો દોષ છે અને ભ્રાંતિ જાય ત્યારે ખબર પડે કયો રસી બે છે આપણે દબાય નહી રસી બે રસીમ કરે છે રસી બેકડાયો રસી તમારું વાક્ય કહ્યું દેખાડો એટલે ગયો સાથે કારી ભગવાન કહ્યું તું કે તું દોષ ને દોષ માં એકા એકાગ્રતા થવાથી લેવા દેવા નથી એટલે શુદ્ધ થઈને ચાલુ રહેશે હવે એ શું દાવો શું મળે છે કે પૂગલ આપણને કે છે કે તમે તો શુદ્ધાત્મા થઈ ગયા મારી શું કે આપડે મારે તાર સુ ના એવું ચાલે તમે બગાડી બગાડી એવું કરી આપો ને તમે છુટકારો ના થાય જોવા મળી અમારો છુટકારો થાય જે અજ્ઞાનતાથી તમે જોયું તેથી અમારા બંધ જોડે અને જ્ઞાન થી જોવે છોડી એટલે આપડે જોયા ત્યારે એટલે જોવું જોયું છૂટ્યું પછી ગમે તેવું ભાઈ જોતા અક્રમ વિજ્ઞાન છે બધું દાપણ વાળો માર્ગ હોય શું કયું ખોરતો ખોરતો આવ્યો એટલે આખો દો નહી પણ એમને લાગે આપડ ને કા દોડતો દુઃખ થાય બોલ્યો છે આપડે નહી કરવાનું આખો સિદ્ધાંત મળે રાખવો પડશે આ તો દાદા લખ્યાત ભૂલી જાય લખેત ભૂલી જાય मैं एक बात बहु गी औरंगाबाद मारा प्रतिगमन पेला थी जाए તમારા પ્રતિક્રમણ કે મારા પ્રતિક્રમણ થઈ જાય કારણ કે જાગૃતિ અને જાગૃતિ સંપૂર્ણ જાગૃતિ એમનું કેવું જ્ઞાન બીજું શું જ છે વસ્તુ અને સંપૂર્ણ અજાગૃતિતા આકા થાય અમારે અવતાર બગડી ગયું છે કારણ કે પંદર અવતા પહેરેથી મુક્ત જ કેવાય છે શું કહ્યું પંદર પહેલા મુક્ત જ કેવાય છે પંદર આપડે એટલે ખબર સોલ ભવ રહી ગયા છે આ તો કોક જાય જતા સાહેક પણ ત્યાં છે પેહલો દિવસે થવાનો અને કૃષ્ણ ભગવાન અગિયાર માં કે બાર માં થયો એનું કારણ કે કૃષ્ણ ભગવાન ને વધારે પડતું દંડ થયો મોટો દંડ અને હમનો દંડ મોટો હોય ને ત્યાં મેં મારે શાસ્ત્રકાર લખવું પડ્યું ત્રણ કે રાજા માટે વ્રક્ત નહી પથકાણ નહીં શું કે છે ત્યાગ વસ્તુ કોઈ નોર્થંકરંગ સૂત્ર રહેલો નથી પથખાન નથી લીધું ત્યાગ કોઈ વસ્તુ ત્યાગ તેની ત્યાગથી મોક્ષ છે આમ છે અને અત્યાગથી મોક્ષ છે એવું નથી કોઈ આગ્રહ ના કરતો સાયન્ટિફિક સરખમ આવી નથી એવા સંજોગ બાજુ ભાઈન માં હતા પેલે થી લાઈન માં દાદા આવ્યા પેલા થી કઈક આમાં કામ કરેલું એમ કે છે કે આટલા જે લોકો જ્ઞાન લીધું એ બધા આવે આપે કહ્યું કે બે કે ત્રણ અવતાર થયા રહ્યા એમને મહાત્માઓ જ્ઞાન લીધું એના હવે બે કે ત્રણ અવતાર જ રહ્યા પછી મોફ થશે તો કે આ બધા આ પંદર અવતાર ની લાઈન જ હતા એટલે આગળ કઈ કરતા કરતા આવેલા બધા મહાત્માઓ બધા રીતે પણ પુનઃ પુન નો જથ્થો પ્રાપ્ત વધારે કરેલો સમજુ કયું પુર્નુબંધી પુનઃ બંધી પુન નો જથ્થો કે કહ્યું કાળ રહેવા જથ્થા કાળ અડે નહીં જય સચન આવ નથી આવ્યો જોયું બરોબર અનુભવ તમને મો તમારા પછી જ હોય અને ગયા તમાર માં લેવાનું થયા મો બધી વસ્તુ લાવી રાખી હોય તો પછી હોય ચાલો જય ધ્યાન રાખજે નતો કે એટલે શ્રેણી કાયદા જોયે કહીએ તો આમાં ગાયું છે ને ગાયું છે કહીએ વાર ગાયું ગાયું લખ્યું જેવું નીકળ્યું હા સાહસિક વાળી નીકળી છે એમાં કોઈ બધા કઈ દીધું નહીં ભૂલ નથી એમાં શું કયું ખાલી પાછા લોકો હિતકારી થઈ જશે કલ્યાણકારી પહેલી નથી પેલી ખરી સરવા માંગ બધા પદો માં ગયું છે સરવારે એવું કેવા માંગત છે સ્વરૂપ નું ભાન ના થાય નિરંતર પછી સાધુ હોવાથી નિરંતર અંદર દાખલો બનતો જ હોય પરમાણુઓ નું સંયોજન છે તેને લીધે અંતરદાર એ કે અંતરદાર નું કારણ હતા રોંગ બિલીફ ગઈ તો એ જાય કોઈ પણ ઉપાય ગમે ધર્મ કરી ધર્મ એટલે શુભ અને અધર્મ એટલે શુભ એને શુદ્ધતા લાગતી નથી ધર્મ અને વિજ્ઞાન ત્યાં શુદ્ધતા છે ધર્મ એ જ્ઞાન છે પણ તે ત્યાં સુધી બેભાન પણ શું ત્યાં સુધી અંતર બયાસ ગમે તો ધર્મ તું સાધુ શું વાત કરી ગમે તું ગમે ત્યાં તારા આચાર ભગવાન જે આચાર દેખાતા અંતરદાર ના હોય એવું તમને અનુભવ માં આવ્યું ને અનુભવ આવ્યું ને હા તે જે મોટો આચાર્ય થયો પણ તારા અંતરદાર એ તો તપાસ એટલી બધી હોય છે અંતરદાર ની ખબર નહી પડતી એટલી બધી કાકા પૂછે છે કે અંતરદા ગયો આપડો અંતરદાર ગયો એની ખબર કેવી રીતે પડે બધું ખબર પડે પોતાને ખબર કેમ ના પડે નિરાકુરતા લાગે કેવું અને સંસારી નો ગુણ આકુરતા વ્યાકુરતા અને સંસારી દશામાં કરી આ નિરાકુરતા ગુણ ઉત્પન્ન થયો સિદ્ધ ગુણ ઉત્પન્ન થયો એ અસ્માવું થયો કે પોતાને હવે છે તો આ જબરજ ખાલી થઈ જવાનું છે પણ એનું બાળ એટલું બધું હોય હલાઈ ના કરું કે બાળ જબરજસ્ત છે હું સમજી શકું કાગળ પતિ ત્યારે કઈ પણ હુસતું નથી ત્યારે મને શું થાય એની પણ ખબર પડતી નથી ખુબજ મૂટે જવાય છે અને તેનાથી વ્યવહારમાં નોર્મલ રહી શકાતું નથી અને તેની અસર મારા પર વાતા પર લીવર પર થાય છે જેથી મને કાયમ અશક્તિ એસિડિટી બધું વેહ માટે આનો ઉપાય આનો ઉપાય આ જે પોતે જે થઈ જાય છે તેમાં કરાય છે એ અહંકાર છે પોતે પોતે તો એકાકાર ના થાય જુદો પડ્યા પછી એકાકાર થાય નહી પણ પેલું ઘણા કાળ ની અસર પહેલા અસર છે ને તે અભ્યાસ જાય નઈ એટલે હવે જે દુઃખ આપે મારું જ સ્વરૂપ ના એવું બોલ બોલ કરવું અઠવાડિયું કોઈ પણ મારું સ્વરૂપ ના એટલું જ બોલજ એટલું બોલ્યા તને છૂટા ખબર પડે કે આમ થયું થયું કે મારું સ્વરૂપ નહીં ફરી ગુજરાત મારું સ્વરૂપ નહીં મારું સ્વરૂપ આપણે જાવ તાર થાય આ વાત હોભના તાર થોડ ને આવા કેસ નું એવું કહેવાનું હોય છે જાગૃતિ ના આવે ગહન પણ નારે આ મારું સ્વરૂપ નો એવું હા એ ના રે અમે કહીએ છીએ અમારું નિમિત્ત છે ને અમારું વચનબંધ છે ને જેટલું રહ્યું હતું મારું એમ બોલ્યા કરજો એને તોડી નાખે નાખે પણ એ આજ્ઞા છે ને એ કઈ ફળ આપ્યા કરો એમ ગતું કરતું છે થઈ જાય જો એ તો મટી જવાનું બધું તેના શુભ પરિણામે અધ્યાત્મ અને વિજ્ઞાન ના સંજોગો જરૂર છે અત્યારના સંજોગોમાં આ શક્ય બનશે ચમત્કાર નું જીવનમાં કેટલું સ્થાન ચમત્કાર અંધશ્રદ્ધા તરફ લઈ જાય અંધશ્રદ્ધા મૂળખ બનાવતા મસ્ત બધા જાત ને હા હું તો એટલું તમને શીખવાડું કે આપડે ચમત્કાર ને પૂછવું કરનારો પૂછવાનું કે સાહેબ કોઈ તારો સંદાસ જાઉં છો કે सगा तो, तबार, तो, तो, तो आप बंद अगर तगना, तो हाँ दादा चमत्कार तो खरी बतावे बबर हो थे। पर चमत्कार, चमत्कार दिखाए तो खराब વિજ્ઞાન ના જાણવાથી ભરત છે ને ચમત્કાર કરું છું ચમત્કાર ખોટી વાત છે કારણ કે દાદાજી એ મારાથી એવું નાખ્યું હોય ને કે તમે કહી શકો કે તમે કયું છે શું છે મને દેખાય તો ખરો એટલે કે આ દેખાડ પ્રયોગ કર્યો કરવા બેહડ્યો પેલો તો એક સિક્કો હતો દસ પૈસાનો કચો ભરત ના હાથમાં હાલ્યો હા મે આમ કર્યા કીધું આટલે છે તો આમ આમ કર્યા કરે ચલો ગરમ થવા મળ્યો પૈસો એટલે પછી બે બીજી દિવાળી ગઈ થોડી દીધો પછી ભગવાન નામ શક્તિ નથી કૃષ્ણ ભગવાન આમ કઈ ગયા તા તીર વાગે મરી ગયા તે પાણી પાણી કરતા મરી ગયા કેવું એટલે પાણી આપના કોઈ માં તમે આવા મોટા માણસ કોલ્યા નથી અને આ ચિનપાતીઓ વગર કમ ના બોલ્યા કરો છો અગ્ર કમ ના સા પીછાના ટિનપાટીઓ વધાર પડું બોલવાનું કારણ આવતા અત્યાચાર કરો છો ના હોવું જોઈએ શું કરવું જોઈએ જોકે મને એના તરફે ચીજ નથી આ મહા મને ચીજ નથી મહા દુકાન માં પણ તમે એના સત્ય મનાવો આવું કરાવો છો શું ઉઠાવો તમારે લાભ લાભ ઉઠાવવા માટે બધા બેઠા હોય મોટા દબીજ નહી બધા પક્ષ હે અહી ચાલે કેવું પડે શું એટલે ચમત્કાર ખોટું આવે પણ આપણા લોકો મારો બાબો છે ને એને બાબો નથી તારો તો છે હું આ લંગર કયું ચાલશે એ તો દુધિયા ની પાસે બીજા દુધિયા બેઠા જ કરે કઈ એક જ દૂધી પેલું સિક્કા નું કહી દો પૂરું હા એટલે પતિ ને એને કહ્યું બીજા ચમત્કાર કર્યા છે પણ તું હા ચમચાર મને ખુલાસો કર્યા કે છે એવી એવી જો આવે છે ઠંડો જેવો થોડો ટાઈમ થાય એટલે ગરમ દેખાય નઈ રંગ દેખાય નઈ પણ ગરમ એટલો બધો થઈ જાય આપેલ શું પડવાથી વિજ્ઞાન પરિષદ વાળા મહારાષ્ટ્રમાં હું અઠાવીસ વર્ષ નો હતો આપું તમે શું ચમત્કાર કરો કાગળ છે ને એની કઢી બધા કરી અરે એવું હતું યાડી વાત કરો કે છે કાગળની કઢી કરી ભજિયા કરી આપડે ઘોડે સારા નહીં કરવાના હા મેં કોઈ દસ રૂપિયા દસ કાઢજે તો આપડા પાસે ચા નાસ્તો કરીશું બધું દસ રૂપિયા માં તો બઉ ભયો હું અઠ્યાઈ ગણો હતો એટલે ન્યાય મંદિર અમારે ત્યાં છે મોટો સેન્ટ્રલ હોલ હતો ત્યાં ઓળખાણ એટલે પછી ત્યાં હોલમાં બધા રાખ્યું બહુ માણસ દેખા થયા બીજા પાંચ પચી માણસ છે અને ત્યાં મેં પ્રયોગ આ સ્ટવ મંગાવ્યો પ્રયોગ કર્યો અને કાગળની કઢી બનાવી અને પેલો ફીરું લોટ લોટ બનાવ્યો આમ જતા ન પણ ખાવાનું એ કોઈ ના હોય તો આપણે જાતે બનાવીને ખાઈએ એટલે હા અહીંયા તેલ મુક્યું અને પછી પછી પહેલું શું કરું આવું કર્યું એટલે હિંમત રે શું થયું ફડકારી આપડે એમના ભટકાર ની અસર મારી પર પડે સાયકોલોજી પડે ને કે આપડે પડી જશે પેલું આમ કર્યું ને એ તો પેલા તૈયાર કરતા હતા એટલે કઈક મંત્ર માર્યા કે પછી એક એક વળાઈ કાતું રહ્યું છે કારણ મોટું થાય ને વાસણ આતો એક ફક્ત એમને સમજાવવા માટે કે આ બની શકે છે જય સત્ય તમે બગ્યું ને પછી મને કહે છે એ તો તમે બધું ચમત્કાર જાણો છો એટલે થાય કે આગળ જાય કે ચમત્કાર કેવાયે નહીં એનો આમ ચમત્કાર કોઈ પણ માણસ એવો નથી બીજાને આવડે આ તો વિજ્ઞાન છે વિજ્ઞાન સ્વભાવ છે તે કાગળ પર કેવી કાગળ કેવી સ્થિતિમાં કાગળ બની જાય છે કેવી સ્થિતિમાં કાગળ નહીં પડતો વિજ્ઞાન કારણે કેવી રીતે કાગળ નો સ્વ એવો છે કે જો નીચે છે જ પણ તેલ જોવા ને તો ભડકો થાય પણ કાગળ તો તેલ પીએ ને તેલ અંદર તેલ પીધેલો દેખાય આપણને એનું રાખ દેખાય તેલ ફૂટેલું ના દેખાયું ફૂટેલું ના દેખાય અજાબી છે સ્વભાવ છે વૈજ્ઞાનિક સ્વભાવ છે અને બુદ્ધિ એમ કે માટે નહીટાની કેટલી વાતો જાણી છે આ નહી મોટા મોટા રીક્ષા મૂકે છે ખોરાક ફૂટે છે પોતાનો ખર્ચો કાઢવા એ ભગુતી વારે ભગુતી નહીં બહુ ના થયું મારે તો બધા ભગુતિ ને ભગુતિ કારણ કે એવા દેવ લોકો છે કે ભગુતી નાખે ખરા એમને ત્યાં ક્યાંથી ભગુતી હોય તો એનાથી થાય એ ચમત્કાર નથી એ કોઈની મદદ લીધેલી છે બસ ચમત્કાર તો પોતે જાતે જ કરતો હોય સ્વતંત્ર રીતે હવે એ હું કઉ છું કે એક જ ટકો એ બનાવે નથી ચમત્કાર જેવું નથી આ શું કયું